અડધો કલાક બેસીને જપ કરીએ તો શુદ્ધ આત્મા એક કે રાત્રે આપણે શુદ્ધ આત્માનું જપ કરીએ એટલે જપનીમાંકો કલાક અડધો કલાક બેસીને તો એ કેવું રે એમ તો શું આદન એતો જેટલો વખત જપ કરો ને આ તો શુદ્ધ આત્માને જપ એટલે આ જપ જપ આટ કરે કરે તો તમને મત હાજી એનો મત હા હા એ મૂળ સરૂપ છે આપનું હાજી એ આ બધું સ્થૂળ કહેવાય આ કૃષ્ણનું નામ દે રામનું નામ દે એ બધું સ્થૂલ કહેવાય શું કહેવાય થોડું સૂક્ષ્મ અને આ સતે કારણ કહેવાય શું એ તો કારણ કાર્ય ફળ આપે શું આપે કાર્ય ફળ આપે આ કારણ બજના કહેવાય અને આ જ્ઞાન પાછ છે એટલે રિલેટેડ રીઅલ જોજો કર્યા કરું આવે કરો ને તારે અતિક્રમણ કર્યું કેવાય ગયો દબાવીક થઈ જાય તમારે એમાં તમારે કઈ ઈચ્છા નથી હોતી સ્વભાવી જાય એટલે આપડે દાંત પ્રતિક્રમણ થી સમજાય છે ઘરમાં દાળ રાખ આપણે દાળ ને છતાં પોચી લઈ ગમે ઉકેલ લાવવાનો કેવું વ્યવહારિક રીતે ત્યાં પછી આપડે કરી પછી પ્રતિકોળ કરવું પડે થયા ત્યારથી મોક્ષ માં જવાની ટિકિટ મળી ગઈ હાજર પોતાનો દોષ કોઈને દેખાય નહીં મોટા મોટી ભલે થઈ ગયું થઈ ગયું છે ગાડીની સ્પીડ કપાઈ ગયો ગાડી કપાય પણ તારી ખબર પડી ને